માથીની લખેલી સુવાર્તા એનો છવ્વીસમો અધ્યાય ની લખેલી સુવાર્તા અધ્યાય છવ્વીસમો અને ઈસુએ એ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેણે પોતાના શિષ્યોને કહ્યું તમે જાણો છો કે બે દિવસ પછી પાસખા પર્વ છે અને માણસનો દીકરો વધંભે જળાવવા સારું પરસ્વાદિન કરાય છે ત્યારે મુખ્ય આજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકઠા થયા અને ઇસુને કપટથી પકડીને માઈ નાખવા માટે તેઓએ મનસુબો કર્યો પણ તેઓએ કહ્યું કે પર્વમાં નહીં રખેલ લોકોમાં ગડબડ થાય અને ઇસુ બેથાનીયામાં સિમોન કોડિયાના ઘરમાં હતો ત્યારે અતિમૂલ્યવાન અત્તરની સંગે મરમરની ડબ્બી લઇને એક સ્ત્રી તેની પાસે આવી ને તે જમવા બેઠો હતો ત્યારે તેના માથા પર તેણે તે રેડ્યું પણ તેના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે એ નુકસાન સા માટે કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને દરિદ્રોને અપાત ત્યારે ઈસુએ એ જાણીને તેઓને કહ્યું કે એ સ્ત્રીને તમે કેમ સતાવો છો કેમ કે એણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે કેમ કે દરિદ્રો સદા તમારી સાથે છે પણ હું સદા તમારી સાથે નથી તેણે એ અત્તર મારા શરીર પર રેડ્યું એ તો મારા દાટવાની તૈયારીને સારું તેણે કર્યું હું તમને ખચિત કહું છું કે આખા જગતમાં જ્યાં કંઈ આ સુવાર્તા પ્રસિદ્ધ કરાશે ત્યાં તેણે જે કર્યું છે તે પણ એની યાદગીરીને અર્થે કહેવામાં આવશે ત્યારે યહુદા ઇસ્કારિયોત નામે તે બારમાના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે હું તેને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો અને તેઓએ તેને ત્રીસ રૂપિયા તોડી આપ્યા અને ત્યારથી તેણે તેને પરસ્વાજન કરવાનો લાગ શોધ્યા કર્યો અને બે રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે તારે વાસ્તે ફાશખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ તારી શી ઈચ્છા છે ત્યારે તેણે કહ્યું કે નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો ઉપદેશક કહે છે કે મારો સમય પાસે આવ્યો છે હું મારા શિષ્યો સુધા ધારે ગેર પાસખા પાળવાનો છું અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસખા તૈયાર કર્યું અને સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે જમવા બેઠો અને તેઓ જમતા હતા ત્યારે તેણે તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે ત્યારે તેઓ ઘણા શોકાતુર થયા ને તેઓમાંનો હરેક તેને પૂછવા લાગ્યો કે પ્રભુ શું તે હું છું અને તેણે ઉત્તર આપ્યો કે જેણે મારી સાથે થાળીમાં હાથ નાખ્યો છે તેજ મને પરસ્વાદીન કરશે માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો પણ જે માણસથી માણસનો દીકરો પરસ્વાદીન કરાય છે તેને અફસોસ છે જો તે માણસ જન્મ્યો ન હોત તો તેને માટે સારું હોત ત્યારે તેને પરસ્વાદીન કરનાર યહુદાએ પૂછ્યું કે રાબી શું તે હું છું તે તેને કહે છે કે તે પોતે જ કહ્યું અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું કે લો ખાઓ એ મારું શરીર છે અને તેના પ્યાલો લઈને ત્યાં સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું તમે સૌ એમાંનું પીવો કેમ કે નવા કરારનું એ મારું લોહી છે જે પાપોની માફીને માટે ઘણાને સારું વેવડાવવામાં આવે છે અને હું તમને કહું છું કે હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષરસ નહી પીવું તે દિવસ સુધી હું હવેથી તે પીનાર નથી અને ગીત ગાયા પછી તેઓ જૈતુના પહાડ ઉપર ગયા ત્યારે ઈસુ તેઓને કહે છે કે તમે સૌ આજ રાત્રે મારા સંબંધની ઠોકર ખાશો કેમ કે એમ લખેલું છે કે હું ઘેટા બાળકને મારીશ ને ટોળાના ઘેટા વિખેરાઈ જશે પણ મારા ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ ત્યારે પિત્તરે તેને ઉત્તર આપ્યો કે જો કે બધા તારા સભી ઠોકર ખાય તો પણ હું કદી નહીં જ ખાઈશ ઈસુએ તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ રાતે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ પિત્તર તેને કહે છે જો કે તારી સાથે મારે મરવું પડે તો પણ હું તારો નકાર નહીં જ કરીશ બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું ત્યારે ઈશું તેઓને સાથે ગેત સેમાના નામે એક ઠેકાણે આવે છે ને શિષ્યોને કહે છે કે હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો અને પિત્તળને તથા ઝબદીના બંને દીકરાઓને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યો ત્યારે તે તેઓને કહે છે મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે તેમાં અહીં રહીને મારી સાથે જાગતા રહો પછી તેણે થોડો દૂર જઈને ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી કે ઓ મારા પિતા જો બની શકે તો આ પ્યારો મારાથી દૂર કર તો આ પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ પછી શિષ્યોની પાસે તે આવે છે ને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે શું તમે એ ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો આત્મા તત્પર છે ખરો પણ શરીર અબળ છે વળી બીજી વાર તેને જઈને પ્રાર્થના કરી ઓ મારા પિતા જો આપ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તારી ઈચ્છા પ્રમાણે થાય ત્યારે તેણે બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી અને તે ફરીથી તેઓને મૂકીને ગયો ને ત્રીજી વાર તેની તે વાત કહેતા તેણે પ્રાર્થના કરી ત્યારે પોતાના શિષ્યની પાસે આવીને તેઓને કહે છે કે હવે ઊંઘ્યા કરો ને આરામ લો જુઓ તે ઘડી પાસે આવી છે ને માણસનો દીકરો પાપીઓના હાથમાં પરસ્વાદિન કરાય છે ઉઠો આપણે જઈએ જુઓ મને જે પરસ્વાદિન કરે છે તે આવી પહોંચ્યો છે અને તે હજી બોલતો હતો એટલામાં જુઓ બારમાનો એક એટલે યહુદા આવ્યો અને તેની જોડે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણા લોકો તરવાર લાકડીઓ લઈને આવ્યા હવે તેને પરસ્વાદન કરનારે તેઓને એવી નિશાની આપી હતી કે હું જેને ચૂમીશ તે તે છે તેને પકડી લેજો અને તરત તેણે ઇસુની પાસે આવીને કહ્યું કે રાબી સલામ અને તે તેને ચૂમ્યો અને ઈસુએ તેને કહ્યું કે મિત્ર જે કરવાને તું આવ્યો છે તે કર ત્યારે તેઓએ પાસે આવીને ઈસુ પર હાથ નાંખીને તેને પકડી લીધો પછી જુઓ ઇસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તરવાર કાઢી અને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો ત્યારે ઇસુ તેને કહે છે કે તારી તરવાર તેના મ્યાનમાર પાછી નાખ કેમ કે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે શું તું એમ ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા પિતાની પાસે માગું તો તે હમણાં જ દૂતોની બાર ફોજ કરતા વધારે મારી પાસે નહીં મોકલી દે તો ધર્મોલેખોમાં જે લખેલું છે કે એવું થવું જ જોઈએ એ કેવી રીતે પૂરું થશે તે ઈસુએ તેઓને કહ્યું કે તમે તલવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને તેમ મને પકડવા નીકળી આવ્યો છો શું હું રોજ મંદિરમાં બેસીને બોધ કરતો હતો તો પણ તમે મને પકડ્યો નહોતો પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે ત્યારે બધા શિષ્યો તેને મૂકીને નાસી ગયા પછી જેઓ ઈસુને પકડ્યો હતો તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેને લઈ ગયા અને પિતર દૂર રહીને તેની પાછળ પાછળ પ્રમુખ યાજકની કચેરી સુધી આવ્યો અને અંદર જઈને પરિણામ જોવાને ભાગેદારોની પાસે બેઠો અને ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી સભાએ તેની વિરુદ્ધ જુઠી શાહિદી સોધી અને જો કે ઘણા જૂઠા સાક્ષી આવ્યા તો આ પણ તે ન મળી પણ પાછળથી બે આવીને બોલ્યા કે તેણે એમ કહ્યું હું દેવનું મંદિર પાળી નાખવાને ત્યારે તેને ત્રણ દિવસમાં પાછું બાંધવાને સમર્થ ત્યારે પ્રમુખ યાદે કે ઉભા થઈને તેને કહ્યું શું તું કંઈ જ ઉત્તર દીધો નથી એવો તારી વિરૂદ્ધ કેવી શાહેદી આપે છે પણ ઈ શું છાનો રહ્યો ત્યારે પ્રમુખ તેને કહું હું તને જીવતા દેવના સમ દઉં છું કે દેવનો દીકરો જે ખ્રિસ્ત તેજ તું છે કે નહીં એમને કહે ઈસુ તેને કહે છે કે તે પોતે જ કહ્યું પરંતુ હું તેમને કહું છું કે હવે પછી માંસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો પર આવતો તમે જોશો ત્યારે પ્રમુખ યાજકે પોતાના કપડાં કહ્યું કે એણે દુર્ભાષણ કર્યું છે હવે આપણને બીજા શાહેદોની શી જરૂર છે જુઓ તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે તમે શું ધારો છો અને તેઓએ ઉત્તર આપ્યો કે એ મરણ છે ત્યારે તેઓએ તેના મોં પર થૂંકીને તેને મૂક્યો મારી અને બીજાઓએ તેને થબડાકો મારીને કહ્યું કે ઓ ખ્રિસ્ત તને કોણે માર્યો એમને કંઈ બતાવ અને પિત્તર બહાર ચોકમાં બેઠો હતો ત્યારે એક દાસીએ તેની પાસે આવીને કહું કે તું પણ गालील ईसू जोड़े सौ आग नकार करू शू कहे हूं जाने बहार पसाण में गय तर बीजे जी तेने जो ने जो त्या ईसू नजारनी जोड़े सम खाई ने फरी नकार करते मणस ने हूँ ओखता नहीं थोड़ी वर पी पास उभेलाओ आई पित्तर ने, ने कहू के खरेखर तू प તેવો માનો છે કેમ કે તારી બોલીથી તું ઓળખાઈ આવે છે ત્યારે તે શાપ દેવા સમ ખાવા લાગ્યો કે હું તે માણસને ઓળખતો નથી અને તરત જ મરઘો બોલ્યો અને જે વાત ઈશ્વર પિત્તને કહી હતી કે મરઘો બોલ્યા તો ત્રણ વાર વારુ કરીશ તે તેની યાદ આવી અને બહાર જઈને તે બહુ રડ્યો